श्री स्वामी गुरुकुल राजकोट जुना चालीस न भादरवा सुधी दशम ने मंगलवार तारीख चार नौ ओगनीसो चौरासी ग्राम સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ના ભાદરવાદી પડવા ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ઘરડા મધ્ય દરબારમાં विराजमान देश बैठी थी पीजी महाराज प्रश्न पूछो गीता कहू जो ज्ञा होता प्रकृति सरख आचरण करे शास्त्रे कहो શબ્દો એવા સરસ છે એ આપડે કોઈ સમજવા માંગીએ નહી અને તરત વિશ્વાસ ધરી જાય અંધારું આખા ઘરમાં હોય એમાં જેમ જેમ પડ્યું હોય પણ પત્તી થઈ તરત હંકે લાવવામાં નહીં પડ્યું હોય તો એવું બાજુ ભારે ફાવે કોડ ઉકરતી સરખું સદસ્ય સ્વ થયા પ્રકૃતિ સદસ્ય શ્રેષ્ઠ કે સ્વચ્છ થયા પ્રકૃતિ શ્લોક આયો સત્પુરુષ હોય એ શાસ્ત્ર વિરુદ્ધ નિગ્રહ નો કરે શાસ્ત્ર માં કયું હોય એ પ્રમાણે નિગ્રહ કરે સામ પ્રતિ શાસ્ત્ર નું જોડ હાલવા દેતો નથી પણ એ તો એની પ્રકૃતિ માં નથી એટલે શાસ્ત્ર લીધો જ્ઞાની પ્રકૃતિ આરંભી છે જ્ઞાની હોય એ પણ પ્રકૃતિ સરખું આચરણ પર કાયમ ના હોય એ અમુક વખતે જ આવે છે જો એને યાદ આવી જાય તો પૂરો જ્ઞાની નહી તો એ ફગી જાય પાછું કાયમ જ્ઞાની પ્રકૃતિ સરખું આચરણ કરે એવું ન હોય એને દેશકાળ ભૂલાવે અને સમાજ ગોખીને બેઠું કઈ મોટા કે એમ કરું કાયમ બધું કે એમ ન થાય ઈ ફગી ગયો હશે તો તમારું ક્યાં મેળવશે માટે શાસ્ત્ર માધ્યમ કર્યું जे करे शास्त्रतू शास्त्री विरुद्ध है यता पेलू शीख सत्पुरुष नो अ न लेवे जेटू सारू एट मरु लेताीखो सारत्पुरुष करे एम करता नीख કેવી એમ કરતા શે કે શાસ્ત્ર પાછું તપાસ કે આ કેય છે એ શાસ્ત્ર બિરુદ્ધ છે કે શાસ્ત્ર પ્રમાણે એ પાછી આપણી બુદ્ધિ વેપારી પાસે માલ લેવા જાય એટલે વેપારી વિશ્વાસ તો થોડોક કરવો પડે પણ બધો એ કરે કોઈ એના જોખ માં એ વિશ્વાસ ન કરે સત્પુરુષો છે જ્ઞાની છે જેમ આ વેપારી નો વિશ્વાસ ન કરો એમ જ્ઞાની નો વિશ્વાસ ન કરો એવો શબ્દ ન બોલાય પણ જે એ કેરી છે આની યારે મળે છે કે નથી મળતું એ તો જોવું જોઈએ બહુ સારું મંડળ કરવો પાછા સાધુ તો ઓળખતા નથી લુડા સાધુ હવે એ આગળ પછી જ્ઞાન પાછા બાપુ ઝોકડી બાંધીને બેઠા હોય ને ત્યાં ધૂળો અખંડ હોય જે નીકળે આવી જાય પાંચ દસ જલમો રાખ્યું હોય લઈ સર થોડું કોથળી રાખી હોય એમાં ગાંજો પડી હોય બધું જગત માં આમ જ ચાલે છે બોલો જ્ઞાની હોય પણ પ્રકૃતિ સરખું આચરણ કરે વિશ્વાસ મુકાય એટલો જ મુકાય બધોય મુકાય કલ્યાણ ના માર્ગ मा तो देख कर लिया। मार्ग मा ये सुधारो थाई। था। गीता कहू ज्ञा होता प्रकृति सरखो आचरण करे अने शास्त्रे कहो एवं जोर चले नही स्वाभाविक प्रकृति है ભાષામાં બોલતા હોય કોઈ મીઠી ભાષામાં બોલે એ પ્રકૃતિ ઉપર આધાર છે પણ એ મુખ્ય માર્ગ માં નડકર લોપ નથી સભાવ હોય તો આ દેહ ની પ્રકૃતિ જોશીબાઈ ને આવી જાય જોશી નું તમારે આવે ના એના આવે એના પ્રકૃતિ એટલે દેહ પ્રકૃતિ ઉતાવળું બોલે એક ધીમું બોલે એમાં ફેરફાર હોય પણ શબ્દમાં દીક સાધનો એ તો બધા જો હું તમને કઉ આ બધા સાધુઓ છે બધાની એક પ્રકૃતિ મારા જેવો બેઠો બેઠો પણ તમે અમારી ઘેલાડીઓ ને ઓળખો નહી તમારી દ્રષ્ટિ એમાં નથી તમારી દ્રષ્ટિ સમાજ જયારે મળી ને એવું ને ભજન બસ એટલી દ્રષ્ટિ એથી બીજી દ્રષ્ટિ આવે ને કોક બિરલો આવે હોય મંદિર આ બધા મારે બેઠા અને મારી પ્રકૃતિ વચ્ચે ફેરફાર નહી હોય પણ તમે એ જોવો જ નહી સ્વામી ના ચેલા જવું લઈને મળતું નથી એટલે એ બરાબર નથી એટલું શીખ્યા તમે મેળવતા નથી જરૂરિયાત વિનાની અને વસ્તુ છે એટલું જોતા નથી શાકભાજી લેવા જાય એ જરૂરિયાત આ મોક્ષ વાર ગઈ કઈ જરૂરિયાત વાળો નહી ગ્રસ્ત અને શાક ભાજી લેવા જાય છે પણ કલ્યાણ ખપ નથી પૂરો એ તો અહિયાં આવ્યા ને પાંચમાળા ભેરવી ને સારું લાગે બોલવાનું એટલે પછી આપણે દુનિયા થી બેસીએ છીએ ના ખપ વાળા કેવી પ્રકૃતિ હોય દ્રષ્ટિ છે એમાંથી આટલું વર્ડ છે એટલું એની સ્વાભાવ છે એટલું પૂરું નથી મળ્યું હોય વર્ડે એટલા હારા પ્રકૃતિ પણ એ ભગવાન પણ પ્રકૃતિ તો અલગ અલગ હોય એ બરાબર પણ એ પ્રકૃતિ ને જેટલું મિલાવતો હોવ એવો આનો મિલાવી ત્યાં બેઠા એકબીજા ની કોઈ જ મિલાવી ન હશે કારણ કે ના એ હજી દ્રષ્ટિ જ આવીને મિલાવો ક્યાંથી મિલાવી એ દ્રષ્ટિ આવતા તો વાર લાગે છે જો સિવાય હમદેશ મારા કહ્યા માં આટલા બધા છે આમાં કોકની ઉતાવળી કોકની ધરમી ગમે તે જાતને કઈ ફેરફાર તો હશે જ નહીં હોય પણ એ બધા મારી આંખમાં ક્ષમ્ય હોય જાતું કરવાનું બધું ઘર થઈ જાય થઈ જાય ને કોઈ દી નો આ ઈશ્વર એમાં ગયા છે લોકો ને ક્યાં ધક્કા મારસ કે સાધુ દ્રષ્ટિ જયારે આવે છે ત્યારે સાધુઓને પણ એ ઊંચી દ્રષ્ટિ રાખવી પડે છે પણ વૈર દ્રષ્ટિ થી ન કરીએ કોઈ એનું ભૂલું થાય એ દ્રષ્ટિએ કાઢી મૂકવાનું હોય અને એમાં પાછું કાઠી મૂકીએ એનું ભલું થાય એમ હોય તો ચોક્કસ કાઢી છે આને મનુ માં આવે જ ગતિ ઘણી મોટી બાબત છે એ મુદીતા મૈત્રી કરુણા નું ત્યાર વૃત્તિ ને લખનારા હોય એને કઈ કાજા કે મારા આવ્યા છે ખીચડી કેટલી કરશો ન કરે ઈશ્વરે કઈ કઈ કઉ ને અનુકૂળતા આપી તો હોય કરતા જ હોય એને અમારે ક્ષમ્ય કરવી પડે છે એક અખમ્ય ત્યાં ભગવાન ના માર્ગ માં વિરોધ આવે એને સામનો થોડું બગાડે થોડુંક સુધારે જ કરે સરખું આચરણ કરે એ વ્યાખ્યાન બહુ મોટું છે ભાઈ બહુ મોટું એમ બોલ ભાઈ અમારી વાત નું સૌ વધીએ વા પાછું હું જોવાય છું કે કોક જ બદલે નીકળે જો બધા એવા નીકળી જાય તો આ દુનિયા માં મૂર્ખા અને મૂર્ખા વિના દુનિયા નો ચાલે આ વચના વંચાય ને મને તો કેટલું દેખાય મારી કેટલું દેખાય આ ભગવાન ની વાણી છે બઉ મધ્યસ્થ ભાવ થી વાતો કરી છે સંપ્રદાય ની દ્રષ્ટિ ની નથી સ્વભાવિક પ્રકૃતિ છે તે ઉપાય કરીને ટળે આ ભક્તો એ વિચાર કરવાનો તમારી સ્વાભાવિક પ્રકૃતિ શું છે અવશ્ય હંમેશા વિચાર કરવો જોઈએ પણ થાય છે શું કોઈ વિચાર ન કરે લગભગ નો કરે એ બે કિર્તન કરે છે એનો આનંદ મને આવડે છે તો એ લોકો મને ફલાણો આવડે છે એના આનંદ માં ગુલતાન હોય પોતાની પ્રકૃતિ જોરે પણ નો ઉત્તર થાય એમ જણાયું નહીં થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે તેના વચન અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશ ના કરનારા ને અતિશય પ્રીતિનારો હોય કહે તો પણ તેને હિતકારી માનતો જાય ઉપરાયું કરનારો હોય તે ગમે તેટલા દુખવી ને કઠણ વચન કહેવો વાંધો સીધો સીધો ઉપદેશ કરી ને ત્યાં લગી તો બધા એની વૃત્તિ સ્થિર હોય ગમે એટલું મને કટકા કરી નાખે કોઈ પણ મારું ભૂલું નહીં કરે એ વિશ્વાસ અને ઉપદેશ કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને અમારું કોઈ કઈ ગણનામાં જ આવતો નથી એવી વાત કરતા હોય અમારે ઘર ખબર છે દાદા ભાઈ ના હોય ને અહીંયા કરતું હોય હા હું કયા કરે એટલે પોતે કરેલા કેમ કે આમ માપી ગયા ગયા જાય तो स्वाभाविक प्रकृति है सत्पुरुष स्वभाव टाला सारू गिर करे तिरस्कार करे गठन वचन कहे तो दुखा नहीं જે તોફાન કરેલું જાય બે પાંચ જણા થઈને ધક્કા મારી ખડકી ને પણ કરવા મારાજા ના પણ એ તને નો ધીર રહે સ્વભાવિરસ્કાર કરે ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં અને કહેનારા નો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ના એવી પ્રકૃતિ હોય પણ સ્વામી કરાવ છે મોટા સાધુરિયા પોતાના પગને કો કડ ગમે નહીં સ્વભાવ ત્યારે ટકી રહી સ્વભાવ ઉપર બીજાને આવડતું નથી કોઈના રહેવા જ નહીં અને કોઈ જ વિચાર કરવા જવું સૌ મહારાજ આપડા કોઈ નો વાંક નથી હોય કે આવડે તો સારું એવું રાત્રિ દીડિયા કરે પણ એમના ગુરુ પોતે પોતાના કરીને સમજવા શીખે ને તો જ આવે ન આવે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો આપણે બધા ભગવાન ને વરવા નીકળ્યા છે આગળ બેઠા હોય ભલે પાછળ બેઠા હોય ભલે પણ બધા ભગવાન ને વરવા ને માટે મેહનત કરીએ છીએ શેરડી ખાવી છે અને રોખો ખવો છે આ બી બાજુ નહી હોય વિચાર કરો નિર્ણય પેલો કર્યો છે ખબર આ ગળવા જેવું છે એ જ કે નિર્ણય કર્યો આ લુગડું દેખે એટલે સાધુ કઈ ને બધે હવે છે કઈ એટલે બે બગડિયા બે બગડ્યા માલ ઓદવા જાય બદલા નો જ આવે ને એમાં આરો માલ આવતો ચારે બાજુ જોવો તો આ સિવાય કાંઈ ન મળે અને શું કલ્યાણ આમ થતા હશે જન્મ મરણે રહી આમ એકબીજા ના પણ ક્યાની સેવા કરવી કઈ શાસ્ત્ર કેતું છે કે નહીં કેતું હોય ત્યારે એ કઈ જવું નહીં હોય કઈ આ વાત જોયું એ આપડે તો બસ ભગવાન ને વિશ્વાસ કે કરો ઘરમાં પાંચ હાથ બહાર હોય ઘર વાળું હોય માં હોય દીકરી હોય બેન હોય બધા હોય ને વેસ્ટ ધારી એમને આ બધા હરખા છે આ શ્રીજી મહારાજ કે ખોટું બોલતા હોય એના હાથ તો આપણું ખોટું હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિદ પરમહંસ તથા દેશ દેશના સભા બરાબર બેઠી હતી पच्छी जी, तो, तो, तो जंत्र मंत्र नाटक चेटक क्या प्रती आएज नहीं होने जंत्र मंत्री करे सत्संगी हो આપડે ઘણા પેલા કરવા છે યથાર્થ ભગવાન ના ભક્ત તો કારિયાણી ગામમાં માછો ભક્ત હતા દેખાડ્યું અને પછી એ ભક્ત ને કહ્યું કે તમે સદાવતી છો આ બુટી બતાવી ને રૂપુ કરવા તમે સદાવતી છો માટે તમને આ બુટ્ટી બતાવી ને રૂપુ કરવા શીખવું પછી એ ભક્ત લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થ ઈચ્છા નથી પછી એ ભક્ત ને આટલી માનતા કરો જાવ તમારું ફતે થાય પણ બોલે ત્યાં રાજી થઈ જાય માનતા તો કરી બોલે ત્યાં રાજી થઈ જાય બઉ જાવા થઈ ગયા હવે અને લોક નો વાંક નથી અમે બગડી ગયા છો બીજું કઈ નઈ રડે ચડાવી દીધા છે માન થાય તમે કરો એમાં અમારું કામ થઈ જાય માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય અને બીજો વૈરાગ્ય હોય અને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય તો એનું કોઈ તપાસ કરે આ મુદ્દો એ સત્સંગે કોઈ ન જોવે આશીર્વાદ બસ એટલે આપણું કામ થઈ ને તોથી શ્રી કૃષ્ણ ભગવાન અત્યંત ભક્તિ હોય અને તે એકાંતિક ભક્ત જયારે દેહ મુકે છે એકાંતિક ના હોય તેનો તો બ્રહ્માદિક પ્રવેશ થાય છે અથવા તો બ્રહ્મા દેહ નું સ્થાન ની વાત આઈ ને આ પૂરેપૂરી પાલતો હોય આજના પૂરેપૂરી પાલતો હોય તેને તો બ્રહ્માદિક માં પ્રવેશ થાય છે અથવા શંકર પ્રવેશ થાય છે પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણ વાસુદેવ પ્રવેશ થતો નથી તે પ્રવેશ કેમ સમજવો છે જેમ અતિશય લો પ્રવેશ થાય છે અને જેમ અતિ વાંજીઓ હોય અને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો પ્રવેશ જાણવો પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિ માં અગ્નિ મળી જાય છે એનું બિચારા નું વાંક નહીં કારણ કે સાંભળ્યું હોય એમ બી વાત કરે પણ પોતાની શક્તિ માથું બીજો વિચાર તો હોય ને સી તે તું છો અહ બ્રહ્મા સ્મી હું બ્રહ્મ છું તો આ બધી એકદમ છે આજ બો હા કઈ ખબર તો નથી ખબર તો નથી શબ્દ જ્ઞાન કેવાય એતો જેનો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટેવ વિના બીજા કોઈ પદાર્થ ને ઉપજે નહી પ્રવેશ હોય તેને પોતાના ઇષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થ ને વિશે હેત ઉપજે નહી તેની જ રચના લાગી રહે અને તે વિના જીવે મહાદુઃખ ના દિવસ ભોગવીને જીવે દુઃખ ના દિવસ એવું થતું છે ભગવાન નો દેખાય તો રાયડ્યું ના થાય ભગવત માં આવ્યો આપડે વાર ભૂલી દેવી ના મહાદુઃખ ના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય ભગવાન નો માર્ગ તો ખુબ ઝીણો હોય અને એ માર્ગ આપડે ચાલુ ભેગા થાય અંધ બરિયા તમે કરી લેજો અમે થોડું કરી લેશું અને રસ્તા માં આઠે ગાણા રાત્રિ લેસુ આગળ જશું પંથકરિયા ને એમ ભગવાન ના ભક્ત પેલા પંથકરિયા થાય ભગવાન પાસે જવું હોય એને યાદ કર્યો કાંટા છે કાંકરા પગરખાં જો કાંટા પગરખાં ન હોય તો નહી હલાય જો આપડે આ માર્ગ કાંટા કાંકરા આવશે પગરખાં પહેરવા પડે ને ક્યાં પગર ખાંડ આવું ક્યાં પગરખાં આવી પર્યાણ તો કોઈ કરતો નથી પર્યાણ તો કર્યું કેવાય બાકી તો આ ભેડા થયા થોડું ખાંભ્યું સારી વાત છે સાંભળે છે એટલી સાબાશી પણ હંમેશા થોડું થોડું હારું જોશે એક એક ડબલું પણ હાલશે તો રસ્તો કપાશે વાંચે ભગવાન હાલશે ને તો જ આવશે નહીં તો એ આવે એવું નથી આપણે બધા ભગવાન ની ખોલ માટે ભેગા થાય સદા સંબંધ માંથી તોડવું એ બધું આક્ર તૂટે ક્યાં વાંધો છે માનતા આવતો હશે બી પામર જેવું છે એ રીતે પામ્મર કેવાય કરતા આવું લોકવાય ગયું પસંદ કરો તો આને ઉપર આખું આખા દાંડા એને બીજી ચોંટ ઊંચું ચડે એને બીજી ચોંટે ત્રીજી ચોંટે ચોથી તો હળ વળે પણ મળી ઉડે નઈ ભણે ગયો પછી તો હેષ્ટાંત આવીને ગોપાળા સ્વામી ગુણ સ્વામી મોટા મોટા સાધુઓ હરિભક્તો માં પડવો ભાઈ મયુરમ ભક્ત ને ચોંટી ગયા જગત ને આમ ફેંકી દીધું પછી પાછા આવ્યા તા બીજ ત્રીજીમાં વસ્તુ છે આપડે કેમાં ખ્યા હળવળીએ છીએ જોઈ લેવું જોઈએ પધાર્યા હતા પછી ત્યાં ઓટા ઉપર ઢોલીઓ ચલાવી તે ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદ અને પોતાના મુખિંદના હરિભક્ત ની સભા બેઠી હતી એવો ગુણ હોય તે જાય નહીં એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે નક્કી ન કર્યું હોય કેમ લક્ષનાય બોલે બદલી એવો કયો ગુણ શે મા નક્કી કરેલા ઊંડા ઉતરવાનું હોય તો તરફ કહી દેવાનું એના બોલો આમાં કોને નક્કી કર્યું હશે ને બધા છે એનો નિર્ણય ન જુદું હોય ભાઈ માં જુદું હોય વાય માં જુદું હોય નો મેળ ખરું બરાબર બધા એક ન ખરા ગમે તેવા દેશ કાળી દીક આવે તો હું તો ન જ ફરું એવો સ્વાભાવિક ગુણ સ્વાભાવિક ગુણો નથી માણસ માત્ર માં કઈ થોડો ઘણો પણ પાછો વિચાર જ કોઈ ને કરતા ન હોય એટલે એને મજબૂત કરવા તૈયારી જ નથી કરાય ફરી જાય ફરી જાય અત્યારે આ લોક નું તમારે સાધુ પાસે જાય ને સ્વામી આશીર્વાદ આટલું થઈ જાય એક જ વાત બીજું વાત જ નહી કાઢો હવે એને ખબર જ ગયા સત્સંગ શું કેવાય ભગવાન શું કેવાય એતો ખબર આ તરત માગી ઉભો રહી લ્યો રાજા રાજી થાય તો કે હમણાં મારા બકરા ને ખાવાનું થોડું કઈ બાપાઓ ને ઘાસ માસે અરે મારા ચક્રવર્તી રાજા રાજી થયો એટલે બકરીહારું પૂરો ઘાસ માંગે છે લગભગ જુઓ તો આપડે ઘાસ માગનારા છે बक्री हाट उपा आ बक्री हाट उपा उमें बोलो। पच्छी दे पुछो जे, देश काल क्रिया करिने संघादी गुण हो जाएज नहीं ये जेने गुण हो कहो एम कही श्रीजी महाराज बोलया જો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહ કરીને સુજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ના થાય તથા સ્વપ્ન પણ ના આવે અને બીજો એમ છે આવશે અને બીજો એમજે બહાર થી તું જેટલી પ્રવૃત્તિ માં રહ્યા હોય પણ જયારે અંતર દ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામુ જોઈએ રૂપે વર્તાય અને ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ અને એવું જે ભગવાન નું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે અને તે સાકાર થોથો એમ છે જે કોઈ બાય ભાઈ હોય અને તેની કોર નું એમ મારે જાણવા આવે છે આ તો ઉપર દંભે કરી ને ભગવાન ની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાન નો ભક્ત નથી તો તેને મન રાજી વિદ્યાર્થીઓ છે તમે બધા ઓળખો ને બરાબર જરા કયું કર્યું ગમે એટલી મારી સેવા કરે હું જાણી શકો ગમે કરેવા ખરેખર જો તમે ઊંડા ઉતરો ને તો આપડે એમ જ થઈ જાય કઈ એ તો ભગવાન હતા થઈ જાય એમ કરીને હરો કરાય છે કોઈ આવીને ફરિયાદ કર ક્યાંથી પાય આવે ભાઈ કરવાનું એ ખબર જ નથી શ્રીજી મહારાજ પોતે કે હું ઓળખી જાઉં જો કારણકે તું ભગવાન છે બધાને ઓળખ એ ભગવાન પ્રતાપે આપણે પણ એવા થવું જોઈએ કંટાળે નો કંટાળે હાચવે ખરા પણ કંટાળું હું કંટાળે બધા બરાબર ભગત હશે ને ઓળખવા શીખવું ગમે એટલી સભા બેસે ખરેખર ગમો અભિમાન નથી કે મોટા બધા ઓળખાતા હોય આ એટલો કહેવાય ના એટલો કેવાય આ અજાણ્યા ગ્રસ્ત હોય એને ઓળખાઈ ઓળખાય આ માર્ગ માં એના ઘરના વ્યવહાર માં એ તમારે થાવું જોઈએ તમે આમ કે લો કે આપડી માથે નથી એનો હાલત સાધુ થયો એટલે ભગવાન નો બીજો નંબર છે ભગવાન અનંત કોહમાં ચલાવે છે સાધુ એની શક્તિ છે અને એ ગુણ ના મેળવે તો સાધુ જ ગ્યા છે સમર્થ ગુરુઓ આમો છેલો બેઠો એના મનમાં ચાલતા વિચારે પકડી પકડાઈ જાય પકડાયના પકડાઈ જાય કે હા આ ખોય ગયો એ સ્વાભાવિક હવે તમે સર્વે કહો પછી જે મોટેરા પરમસ તથા મોટેરા હરિભક્ત હતા એમને જેમાં જે ગુણ એવો હતો તે કઈ દેખાડ્યો પછી તમારે જોતા ન હોય તો કઈ એનો વિચાર આવે કોઈ ગુણ જ જોતા ન હોય अतिशय जुए कमे सर्वे कहवाई एवं रीते वार्ता कर दादा मा पधारी ने ने सर्वे पूछू अंचम स्कूल दसम स्कंध न्यू मे ये ग्रंथ न तर पर समय शास्त्रीय पुराणी हो वार्ता ने निश्चय सत्य मैंने हा पड़े कोई रीते संशय न रहे जे आये वारता नहीं ये जे ने तेमा जेने ब्रह्म कह ज्योतिष स्वरूप कया से ज्ञान रूप कह तत्व क्या छे सूक्ष्म क्या छे निरंजन क्षेत्र સર્વકાર પુરુષોત્તમ વાસુદેવા વિષ્ણુ નારાયણ નિર્ગુણ પર જેને પરોક્ષપણે કયા છે આગળ જુદા જુદા નામો આપણે પરસ્પરુ બધા જ શબ્દો પરોક્ષ ને કેનારા છું અને રામ કૃષ્ણ બી બોલો એટલે પ્રત્યક્ષ અને નારાયણ વાસુદેવ વિષ્ણુ શબ્દો છે પરોક્ષ છે એટલે શું પરોક્ષ એટલે એ થવું જ આ પ્રગટ આવે ને આ થાય એ આ એ આ જ્યાં લગી ન થાય ખરે વાત મોટા મહોર ને કોઠારીઓ હોય ગાંધી ને પૂછવું જઈ લાઈન નહીં બઉ વાત કરી નામે કરી ને જેને પરોક્ષપણે કયા છે તે તે આ પ્રત્યક્ષ વસુદેવ પુત્ર छे छे त्या आवी भाग अधिक कई नहीं कहू तथा सर्व जगत उत्पत्ति स्थिति प्रलयता भगवानकंद ने विषे तो श्री कृष्ण भगवान नहात्मय कहु तथा कृष्ण भगवान जगतना बाधी एवं मरियादाओ रहे अतिशय मोटप ने पे न रहे हो तो स्थिति थकी पड़ी जाएकी ने प्रत्यक्ष चतुर्भुज रूपे अद्भुत बाढ़ दर्शन दीदी वसुदेव रूप है भगवान धर्म अर्थ काम विषे છે અને તે ધર્મ અર્થ કામ સારું જે જે ભગવાન તરીત્ર કયા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાય પરમ પદ પામે છે અને એ વાસુદેવ ભગવાન જન્મ કર્મ મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે છતાં પણ આ જે વસ્તુ છે એમાં જે જે કઈ ચરિત્રો કરતા હોય ક્રિયા કરતા હોય એ પણ જીવો ના અર્થે છે એમ જો મનાય તોય પણ એનું કલ્યાણ થાય છે સામાન્ય જેવું જેમ ધર્મ અર્થ કામને ને માટે મહેનત કરતા હોય એવી ક્રિયા ગયું છે ગમે એવા મોટા તિલક કરે ચાંદલા કરે કંઠિયું રાખે ગળામાં માળા રાખે એટલે મંદિરો બંધાવે ગમે એવું કરે પણ એ ધર્મ અર્થ કામ હોય મોક્ષ બોલવાનો હોય પણ મોક્ષ એમાં થતો નથી હવે એમાં કેટલાક ભજલા નો હોય બુદ્ધિ નો હોય પણ મૂળ ભાવે વળી ગયા હોય ભગવાન અને આ લોકોની આવે એમાં મુંજાય નઈ તો એ જ્ઞાનીશ પાછું શું લોક ને હાનિ વૃદ્ધિ થાય એમાં બંધવાન નો હા આવે છે ને જેને ગમ ભણી ગમ કરી એટલે ભણવાનું નથી ત્યાં ભણ્યો એને ગમ પડી ગઈ આ કરતા કોઈ બીજ મોટું નથી ધર્મ અર્થ કામમાં વર્તતો ભગવાન વર્તે ભગવાન એ ભગવાન ધર્મ કામમાં વર્તતા હોય પણ એને ગમ પડી કઈક આ તો ઓઇલો છે ધર્મ કામ એને જોતા નથી આ તો ઓ છે આ ઈથી પાર છે ઈ ગમ જો પડી ગઈ ને તો ઈ ભગવાન ગમે એટલે શાસ્ત્ર ના કરે પણ ભગવાન ની ક્રિયા માં પાછો માયુ ભાવ કંપ જ્ઞાની હોય તો અધો બે ગમે એવો જ્ઞાની હોય ને તોય પેછે જય પૂજા